આપણે અહંકાર આપણા હિતા ખબર નથી પોતાનું હિત થયા અહિત થયા એની ખબર નહી હોય મન ને ગમે તેવો ઉપયોગ કર્યો શું કર્યું હવે મન તો આવ્યું હવે જ્ઞાન હિતા સમજણ આવે એવું જ્ઞાન પ્રાપ્ત કરે ત્યાર પછી એટલે અહિયાં આગળ અમે જ્ઞાન આપીયે પછી પછી પછી મન મન હંમેશા જ્ઞાન થી બંધાય બીજા કોઈ થી બંધાયેલું નથી જ્ઞાન સિવાય કોઈ હિસાબ થી બંધાયું નથી એકાગ્રતા થી રે પણ કલાક અડધો કલાક કે પોણો કલાક પછી પાસે છૂટી જાય ને એટલે જ્ઞાન સિવાય બંધાયેલું રહે ને મન છે શું મન શું છે હા આવું પેલું તમે પૂછ્યું આ દુકાનદારો બધા છે બધું બાર મીના કાઢે સ્ટોક કાઢે કે ના કાઢે તમને ઉદય આપે ને આગળ તમને એ કરે ઇન્ફેક્શન આપે આગળ બધું આપે તમને हाँ विचार है तब जुदा छो खतरी बहुत खातरी खराब विचार आज ए... जुदापण जुदा, जुदा, जुदा थे बंद बारा अपने गमता विचार आ जुदा थे बंद नहीं एकता है बंद जाए तनब जाए शु थ आत्मा शक्ति નિર્ભળતા છે તેને લઈને આ તરમાયાકાર થઈ જશે અજ્ઞાનતાને લઈને જો આ મૂળ આત્મા તો હોવા નથી મૂળ આત્મા તો અનંત પણ આ જે તમારો માનેલો આત્મા છે તેને લઈને આ બધી ડખોડખળા માંડશે એટલે આ મન છતાં તે ઘડી તરમાયાકાર થયા કે ડિસ્ચાર્જ થયું શું થયું અને નવું છતાં તરમાયાકાર થયા તો પછી નવું પડ્યું પાછું નવું ચાર્જ થાય જ્યારે જ્ઞાન હોય કે આ ભાઈને વિચાર આવે કે તરમાયાકાર નહીં થવાના એટલે એનો તન્મા ના થયું તો નથી ત્યાં સુધી પુરસ્થ છે નહી પ્રકૃતિ પર પ્રકૃતિ પરિર અને મન વચ્ચે શું સંબંધ છે શરીર નું બધું નિયંત્રણ શરીર જે છે ઇન્દ્રિયો છે પાંચ ઇન્દ્રિયો ધોવા જેવું છે તત્ત જોઈ જાય શું અને મન ના કે તો આંખ જોઈતી હોય તો બંધ થઈ જાય શું એટલે મન મન નિયંત્રણ બધું મન છે બધું શરીર માં પણ લપકારા મારા કરે પણ ફરી ના જુએ મન ના કહે મન મન ઉપર નિયંત્રકવાનું છે જોવાનું છે જો મન કોનું નિયંત્રણ છે હેધિ ઉપર કોનું નિયંત્રણ છે બુદ્ધિ ઉપર કોઈક છે બુદ્ધિ છે અહંકાર નું બીજા કોનું અહંકાર મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચાર અંતર ના ભાગ એ ચાર્જ નું નિયંત્રણ છે અને ચાર્જ નું માટે આ પ્રાંતિ રહી છે પોતાના હાથમાં નિયંત્રણ આવે તો પછી આ કડા રહે ને હાથમાં આવે એના માટે શું કરવું એ બધું અમે અહીં કરી આપીએ છીએ જે ભાવના છે કે આમ થાય તો સારું એવું અમે કરી આપીએ આ બધાને કરી આપીએ છીએ બધા કારણ તમને કહું તો તમને થાય એવું નથી તમારાથી મનુષનો એવો આજ કયું મનુષ્ય શક્તિ નથી કયુંગના મનુષ્યો એ પ્રમાણે કરી શકે નહી માટે લપસી પડ્યા છે લપસતા લપસતા કયુંગ્યા છે લપસતા લપસતા હવે જે રસ્તા ચડાયું છે જ નહીં એમનાથી ઘણું એ રસ્તા દેખાડી હતો એ નથી ચડાવ્યું એટલે બીજી હેલ્પ આપવી પડે એટલે છૂટેલા હોય બંધન મુક્ત થયેલા હોય તેજ જ આપણને બંધન મુક્ત કરી શકે નહીં તો કોઈ કરી શકે નહીં મુક્ત પુરુષ થયા હોય તો આપણે મુક્ત કરી શકીએ પોતે બંધાયેલો હોય તો આપણને સી મુક્ત કરી શકીએ સમજાય છે